પૂરણ કેવું મરણ પછી એ ભાઈ આવે છે જમવા એમાં શું કેમ થાય એ તો એડજસ્ટમેન્ટ હોય કોઈ સાથે આપડે દઉજ ને કહીએ કે કાલે આવશે આવે દાદા રામ મોહનભાઈ નો સવાલ છે કે દાદા ના વરઘોડા માં એમને ઘોડાગારી જોઈતી હતી તે જોવામાં કેમ બન્યું? સાયન્ટિફિક સર છે સરકમ છે મન તો પછી કેટલા સહયોગ દેવા સાય તારીખ તારીખ રામ તો બેન કી જોતો જો તો બેન લઈ જાઉં કે બેન બેગ વન થી નહી દે તો લોટ ઓફ ઈધર ઈધર કોઈ આદમી કો દો લોગ ભરા કે એક ટેટરી દઈએ તો ક્યાં ચલાવે તો હું ના આવું કસમ તાલ લે સર કાગળ લે વોન્ટ ટુ હોર્સ કાર્ટ હિયર હાઉ કેન ઈટ યાર એક એજે કે જો ઘોડા ગાડી જો તો ક્યાં થી લાવું એમ તમે કહો વો લે લે લોરી નાઇસ થોડા થોડા હોમિંગ ઇવન્સ સંત સેન્ટરો દીપું કોયા કમેડી બેકસ્ટેજ લોગ રિપોર્ટ યસ બેલ જી તો એ બેન્યુ એ બજાર ગયો અને પરફેક્ટ ડ્રગ દેખાય આપણા બધા પાસે તો થઈ કે બધું પોરેમાં નીકળ દીને લેકન આ રાધે પૂછે છે કે મને જ્ઞાન લીધા પછી જેટલા વિચારો આવે કે સપ્તાહ આવે કે હું ઊંધી જાઉં એ બધું મારે કઈ કરવાનું બધું જોયા જાણ્યા કરવાનું તમારે ક્યાં કાઢા ગાડી જરૂર ચલાવે કાપને કા પાણી પાણી છે કોણ રાધા કૃષ્ણ કરતા રાધા કૃષ્ણ કરતા ડિસ્ચાર્જ નહી હો કોઈ કન્યા કાની ઓછું સમજતે નહીં કેમ કાવાજ કે અમે માતા કે આ મંદી મંદી છે કે મંદિરે ઘરે આતો ને તો બધા ભાઈ લોકો છે તો પડવાને પે પી ગયા આ દીદલા ગાની પી તો ગયા જો ધન વ્હાઇટ મેન થેન્ક યુ સર એન્ડ ધ ગ્રીન ફોર ફોર ઓન્લી ફોર એક્સટરનલ યુઝ એન્ડ ધ પીસ આચ્છા ચા આ મિસ આ નોટ ઇસ ઓલ ધ કરેક્ટ વેરીએબલ ધ ઇસ બિ <laughs> <tip> સંપ્રદાય એમ કે છે કે અનાહદ નાદ એ બિ સંપ્રદાય છે તે અનાહદ નાદ નું એમણે કઈ વાંચ્યું છે તો તો હાથ એન્સન્ટેશન ઓન ઓદ ખુદ જ ચે તુ મત કરો એ તું આ કરો નહી તું કરતા ઓમ અરે No, I asked this question. He asked you, some of my friends wrote that. I want to ask Dada what are the ten wonders. He says he's eleventh. I want to know what he says. He said, He said, He said, He said, He said, He said, He said, He said, He said, He said, He said, You're eleventh. He said, Ten, ten wonders. સૂર્યાસ્ત બોલતા સૂર્યા એ દોન મહ દર્શન કરવા કોયા હતા દિન ભર દિન દિવસ મેળા હો ગયા હતા ચલો 10, 10 10 બતા you want digest digest so you say that you digest. have to come for every year but for 10 years you not come. every 10 years <laughs> no every year you should come why don't you ask give me a sign no no you dada dada ha are ah? dada then you have to come to me only you, have to you to come to me nice step that's time. what i'm saying દર વર્ષે ઓપરી જ આવજો એટલે હું દર વર્ષે પુરુષ હે પુરુષ પચીસ કમિતરા લલિતા બેન કે છે आज ये पुरुषार्थ ते करो पुरुषार्थिव ये रिलेटिव आत्मा करे के रियल आत्मा करे थे अभी, अभी, अभी जो पुरुषार्थ होता है रियल होता है तो रियल आत्मा खुद खुद नहीं करता है उनकी एक शक्ति बाहर निकलती है जिसको प्रज्ञा बोला जाता है प्रज्ञा वो प्रज्ञा शक्ति करती है वो जब मोक्ष की बकड़ प्रज्ञा शक्ति इसमें एकाकार हो जाएगी તુ આદમીને ગાળા તો ગુસ્સા હોય પુસ્તા પુરસાદ ગુસ્સા ખરાબ આ જાય તુતા રખ લી પુછા ફલ બહુ અચ્છા કબી ગુસ્સાથે લોકો સાથે ગુસ્સા થઈ જવાઈ વાત तो तुम्हारे घर की दिवालती आप दिवाली भूला भाई पूछे भूला भाई प्रज्ञा अज्ञा जरा स्पष्ट करी čnyan nā k块 સશ no pragnān, pr savour d HE, in veicom Prakocalyptic Prakicious a gaz affordable. tekrar ajñā n�a t�ぎth denkēcś yau taz iconsыми made possible amb vocah, ád prasira waited enzyme, 誦 Mohenăm s nuclear obscenium! Prakreto programmé 콕iparic couldn't eat well. Okay my question was — Kis���를 m Francois无ами possibly hebben, at te frustrating momentièrement And how does it all the substance Mutter? AUTURA SOONS Ha soran daino sableiche આપણે પશ્ચાવાયે મર જતા કોન્સિય મર જતા આત્મા મર જતા માણસ મર જતા મળે જ્ઞાન પેલા કે આવું બધું ખોટું કામ ના કરવું જોઈએ આત્મા કેવાય એવું ખરું खुद को जान लिया वो आत्मा क्या है और खुद को जानने की क्रिया है उसने वो जितनी सच्ची बात जान लेता है वो सब आत्मा की बात है वो वो वो ज्ञान तुमको हेल्प करता है वो ज्ञानी हल्के में को ऐसा मत करो अनादिको ये तो ज्ञान नहीं है ज्ञान ऐसा मत करो बोलता है नहीं हां वो ज्ञान व्हाट आर द नेम्स इज गॉड है को तो एनी व्हाटएवर यू कॉल हिम एनी पेसिफिक रिलेटिव वेल બેન પૂછે છે કે આ ભગવાન છે ભગવાન નો આવિર્ભાવ આ રિલેટિવ જગત માં હોય છે ભગવાન નું મેનિફેસ્ટેશન આ જગત માં રિલેટિવ માં હોય છે મેનિફેસ્ટેશનિફેસ્ટેશન શાક બના દેવું આપડે બોલે ભગવાન ક્યાં કરેગાથ નહીં પાઉંગ ક્યાં કરેગા ભગવાન કોઈ કૈસે બનાગી બના દેગા ભગવાન ક્યાં કરેનિફેસ્ટેશન કરેગા તો ક્યાં મળી મરતા તો ક્યાં ભગવાન ને મરદિયા ભગવાન ભગવાન હેઠળ ભગવાન તો ભગવાન હરે નહીં હોને લાદી બરોબર પ્રકૃતિ પૂજા પૂજા નઈ એ પ્રકૃતિ પૂજા તો પ્રકૃતિ પ્રકૃતિ કરે કોઈ હેલ્પિંગ ચેલિવા શક્તિ શક્તિ એમ કે શિવ અને શક્તિ ની વાત છે ને શિવ અને શક્તિ ની વાત એ શિવ એટલે ભગવાન છે પણ એની શક્તિ પ્રગટ નથી થયેલી અને આ જે શક્તિ છે પ્રગટ થયેલી છે પ્રગટ વ્યક્ત થયેલી છે શિવ અને શક્તિ શિવ છે તો વ્યક્ત નથી અને શક્તિ છે તો વ્યક્ત થયેલી છે કઈ છે રેલવે લાઈન સબ લેતી હેટ ક્યાં લે જાયગાટ સાઇન્ટિફિકલીમ ટુ સ્ટોર વોટર Right? A water is there, બટ ની પોટલિસિટી શક્તિ નહી શક્તિ નહીરિયલિકલ રેલવે વરતી ગયા લે ગયા આઈ ડોન્ટ थिंक आई एम इन મટીરીયલ શોપ આ ડોન્ટ थिंक आई एम ઇન ડિસ્કેપ્શન શોપ ના લેગેનસ દેચ્યુ સકતી નથી મને મને પરતી સસ્તી બાવર ઓફ કુછ કહા બકતરી મને તો કઈ નથી બકતી શું કે ન કરું એસે ઓ બામ કે યે તોઈ સકતી હે નહી હા બસ ઈ જ જા સકતી શક્તિ ભગવા મેક્તિ નહીં હેટેરિયલ શક્તિ શક્તિ આપ મટી કી શક્તિ हरेक चीज करेविड बी भेगी थी जरा रही દાદા અબાઉટ વ્યાસ અબાઉટ વ્યાસ વેન દાદા વેદ વ્યાસ વેદ વ્યાસ ક્યારે થઈ ગયા વેદ વ્યાસ કેટલા થયા મહિર કેટલા થયા ઈશ્વરદેવ કેટલા થયા કેવું હા કૃષ્ણ બોત એસો રાવણ ભી બહુ ગયા સમય ભૂલાબેન જવાનું વસંતર્ચા કરતા હતા ત્યારે વાત નીકળેલી જ્ઞાન પેલા કે જ્ઞાન લીધા વગર કોઈ વ્યક્તિ પાંચ આજ્ઞા પાડવાની કોશિશ કરે અને જ્ઞાન લીધા પછી કોશિશ કરે એમાં શું ફરક છે ખુલાસો બહુ સરસ દેખાય છે દાદા મારો મારો સવાલ છે શૈલેષ ભાઈ નો જામ તો શૈલેષ ભાઈ પૂછે છે કે જ્ઞાન પેલા જ્ઞાન લીધા વગર પાંચ આજ્ઞા કોઈ પાડે અને જ્ઞાન લીધા પછી પાડે એ બે માં કોઈ પાડી શકે મૌ કેસ હોય ને આપડે તો અમુક ને ભાઈ એને સમજ પડે અધા કલાક માં ચીંત જાય એને આવું ચિંતી જાય ધણી હું ચીધો મને કરતા નહિ એનું પૂછું છે બેન પૂછે મોના બેન કહે કે દુર્ગા માતા આ બધી શક્તિઓ ની પૂજા કરે છે દક્ષિણ માં બધી પૂજા કરે આ પ્રકૃતિ શરીર ખરાબ હોય રોગ હોય ખરાબ થઈ ગયું હોય ઝઘડા હોય ખરાબ થઈ ગયી હોય તો પછી આમ પૂજા કરી એટલે સારી થાય પછી એટલે આ શક્તિ અને પ્રાકૃત શક્તિ એ ભગવાન સમજાવો ને કોઈ ની ગુમ ના પડે એટલે છોકરા ની છોરી ની ધણી ની ધણી ના ભાઈ ની ધણી ના બાપા ની ધણી ના મામા ની ધણી કાકા ની કોઈ ની બુમ ના પડે દુર્ગા માતા થઈ જાય દાદા વસંત સ્ત્રીઓ તો દુર્ગા માતા થઈ જાય પુરુષો એ શું થવાનું છે રામ થતો આવડતું નથી બાકી રામ જીવતા લક્ લક્ ને રામ થઈ જાય એક પ્રતિબ ને મહિનામાં પાછા એનો સંબંધાય ને ચાર વખત જ્યારે ખાય ના કરે આ દુગા થઈ જાય કામ કાઢી નાખે આપડે ફરી જઈએ તાર દુગા થયેલી હોય મને બઉ ગમે બેસાડો <laughing> તમે તો પાડી દો આનો શું હિસાબ છે આટલા વેલ્વ વાળા એક શબ્દ દાદા ના ખુલે લાયમા શબ્દ હોય પુરુષોત્તમ હો ગયા બાદ પુરુષોત્તમ યોગ ચાલુ હોતા પુરુષોત્તમ યોગ કહે બોલ ગવર્મેન્ટ હૈ પુરુષ હેન્ટ નહી બોલાક ગવર્મેન્ટ હૈ તાલ લલિતા કોઈ પ્રશ્ન હૈ અ ઝડપી માં ઝડપી રસ્તો કયો કે બધી ફાઈલો માંથી નીકળી જવા નિકાલ થઈ જાય ફાઇલો નો નિકાલ થઈ જાય એના માટે જરૂરી no, no. I, i'm sorry what the question was supposing you make a mistake you want to exhaust that what if say that every you are constantly thinking of that is that okay will that help we okay, don't do anything apne pote nischay karyo che ane apne apne lakshya kaayam ech che ke apne finalo sambha nikal karo che pura karpas ka finalo patai apne ene mate kashu karta nahi par avo apne man ma nischay che to e barabar che અને નીચે ફાઈલોમાં જોઈ પડે કે આ કાયદેસર કે નહીં કી ન તો કે તે દરિયાર આ નીચે એક ગ્લાસ જ આપડે કે તમારે કોલેજમાં આ કોલેજમાં જવા નીચે જ જઈ માથે ચાલી ના કે ટ્રાય કરી પડે જવાનો એમ નિત લેના પોર અબે એનો પ્રશ્ન છે દાદા આ તો કનો બોલે હું ઇન્ટરપ્રિટેશન કરું છું હા પણ તે આવું ના કરનો તમે બોલે ફાઈલો ઝડપી નિકાલ કરો એવી રીતના હું નથી કેવા માંગતો હું એમ કેવા માંગુ છું કે હું નિશ્ચય કરું અને સતત મારા ભાવ રાખું કે મારે ફાઈલો નો નિકાલ કરી નાખો છે તે બરાબર કહેવાય નિશ્ચય એ બરાબર છે પણ પછી પણ છે નિશ્ચય પ્રમાણે વર્તે છે કે નહીં તે પણ જોવું પડે ને બેટા એ તો એ તો જોઈશ કે છે હા પ્રોબ્લેમ એમાં કોઈ પ્રોબ્લેમ નથી રોકરાક રોકરાક મેં કોઈ પ્રોબ્લેમ માં બી કોટ્યું કે આ મેં એ બોલીને પાછે તો તે કલાબેન પૂછે છે બ્રહ્માંડ નું સુખ એટલે કેવું સુખ નિરુદ્ધા જય લલિતા બેન પૂછે છે કે શુદ્ધાર્થ મને તો કોઈ ઈચ્છા ના હોય કોઈ ઈચ્છા ના હોય પણ કે લોકો છે કેરીક્ષક થશો ચાલો તો તમાર તમે પૂર્ણ થશો પણ જ્યાં સુધી આ દે છે ત્યાં સુધી કે ઈચ્છા તો રહેવાની જ કે છે બીજું ખાવાનું છે બધું ખાવાનું શું કરે નહી એક દિવસ નું સુખ આપણા લોકો ને આપે બ્રહ્મા ને કઈ સુખ જ ના હોય બ્રહ્મા સુખ આપ્યું બ્રહ્માંડ સુખ કરે તો ના એક દિવસ નું સુખ એ છે સિદ્ધકો એનું એક દિવસ એક એક મિનિટ નું બ્રહ્માંડ શું ક્યારે બ્રહ્મા નું તો સુખદ ના હોય બ્રહ્માંડ બ્રહ્મા તો ગરગડ કરે આખો દારો પાડ ના દસ ને પાડ મળું ગે સુખ હોય દારું ભૌતિક સુખ કેવાય ભૌતિક સુખ ની વાત કર્યા પછી જે સુખ મળે ભૌતિક સુખ વિના સી શું એ ઇન્દ્રિય સુખોલિટી સુખા બધા વિનાશી હોય અશોક ભાઈ પૂછે છે કે ઘણી વ્યક્તિઓ એકસા એક સાથે બે સ્પ્લિટ પર્સનાલિટી હોય બે જુદા જુદા વ્યક્તિત્વ હોય અમુક ટાઈમ માં એનું અમુક ટાઈપ વ્યક્તિત્વ હોય જુદું ટાઈપ નું હોય એક જ વ્યક્તિ માં જુદા જુદા અને એને પોતાને ખબર ના હોય પોતાની યાદ પણ ના હોય પેલા પેલું વ્યક્તિત્વ હોય તારે કોઈ વખતે રાત્રે છે તો વેચાણી જેમ નાચશે ને સવા દિવસ જો તો સાધવી જેવી હોય આવી સ્પ્લિટ પર્સનાલિટી કે તો આવું એક છોકરી માં તેર જાત ની સ્પ્લિટ પર્સનાલિટી હતી કેત ની પર્સનાલિટી હોય તો એ વ્યક્તિ મન કેવું હોય કેવી જાત કામ કરતું હોય તે તે રીતે શું કામ કરે તેર ચિત્ત હોય તેર મન હોય પર્સનાલિટી ઓકે એને ચિત્ત હોય એનું ચિત્ત પણ જાય જોઈએ બીમારી વાળા હોય છે એ લોકો કે એમના પાછલા કર્મ પાછલા કર્મ નો નિસ્ચાર્જ ભોગવતા હોય છે પણ અત્યારે તો એ લોકો એ લોકો અત્યારે આ ભાવ અજાણ જે કરે છે પણ એનો પ્રશ્ન એવો છે કે અજાણતા કર્મો ઓછું બંધાય બધી જાત ના માન માં આવેલો બધું થાય ને ક્રોધ માન માયા લો થાય આપણે અજાણ થી દેતા શું કેમ અજાણ થી પડે આપડે કઈ વાત તું શું કેમ દાદ ના તારે Vocês turned it into, Prepare yourselves with creo Because hai light. Yes, both about him. No? No? No, it's not already a your declare. It's there. No? Ughh. Oh now? You are new Japanti, not a birth, no?ijo Yeant, I know, you are new holy hope. HOr yeant, the Japanese Keeper Yeant, I don't hear And majorly know, they CHARGES in the night. Yeant, getting Atlas.ai, both licens, darling love!も栗ICUупうこと!개를 have disappeared. que JO And Her Grace, no?thкр Nos a. s Из-is, he has had Marieith Sy nieve. Bobbi Haaret separat Iyant, Yeah which is on numerous occasions.iques.and he has got a new plant on a new plant. Home Stopp undolutionaries. same thing that ew Denis À many years from t you produce. You can develop and monек tipic garderات I 500 so he is sadinta karta ka karma is that is he is an animal train rack boy he will have to uh, bear such karma a suffer such karma uh -huh. That's so just like an animal it will be relative na drashta kaun પુરુષોત્તમ ની અવસ્થા પેલા પુરુષોત્તમ પુરુષોત્તમ થાય રિલેટિવ નો દ્રષ્ટા કોણ પુરુષ પુરુષ હોય ઓલ પુરુષ હોય નહી જ પુરુષ બોલા જતા હોય પણ ડિગ્રી પુરુષ હોતા હોય જેટલા ડિગ્રી નો પુરુષ થયો એટલા ડિગ્રી નો દ્રષ્ટા થયો અને જે કહ્યું દાદા એ કોઈ પ્રજ્ઞા થાય પછી એવું નથી પૂછવા માંગતા એમ પૂછવા માંગે છે કે અત્યારે હવે અમને જ્ઞાન મળ્યું કે એમ પૂછવા માંગે છે કે હવે અમારી દશામાં હવે આ રિલેટિવ દ્રષ્ટા કોણ અત્યારે અમારા માટે આ રિલેટિવ દ્રષ્ટા કોણ છે અ સતી તેનો તે બીજો કોઈ ભેફા નહીં તો ભાઈ બીજો ઈગોઈઝમ કોન પણ ઈગોઈઝમ જે આદી આદીવી ઈગોઈઝમ દેછા આ ઈગોઈઝમ તે એકલું આ બધું છે દેછા તે બધા એકના દર છે એટલે બુદ્ધિ જ પ્રોક્ષણ છે દેછાનો દેછા દેખને કા હે દેછા જો આવે છે તો દેછાનો ઈગોઈઝમ છે તેજવા છે દેછા દેઈગોઈઝમ નામ પડી તમે ઇગોઝમ છે પેલા ચાર્જ ઇગોઇમ દ્રષ્ટા હતો એમનો પ્રશ્ન છે કે બુદ્ધિ સમજમાં નહી આવે થોડું થોડું સમજાયું કે કરવાનું શું આપડે સારી નથી મને એમ થયું કે હું રિલેટિવ નથી તરીકે હું આ રિલેટિવ ને દ્રષ્ટા તરીકે જોઉં છું એવું મને અનુભવ માં આવે છે એટલે મને જાણવાની ઈચ્છા થઈ કે આ કોણ જોયે છે રિલેટિવ દ્રષ્ટા કોણ છે આપના